સુરા નર બે સુરે બકરા શરૂ કરું છું ખુબ મોટા મહેરબાન ને બહુ જ રહેમ વાળા અલ્લાહ નામથી અલી આ કિતાબ એવી છે જેમાં કોઈ પણ રીતની શંકા નથી કોઈ પણ તરફ શંકા નથી ને તે ગુનાઓથી બચનારાઓ માટે સાચો રસ્તો બતાવનારી છે જેઓ ગઈબમાં માને છે ન દેખાતામાં માને છે તથા નમાઝ કાયમ કરે છે ને અમુએ તેમને જે કઈ આપ્યું છે તેમાંથી અમારા માટે ખર્ચ કરે છે રસૂલ જે કુરાન તારા પર ઉતારવામાં આવ્યું છે તથા જે ઈલાહી કિતાબો તારી પહેલા ઉતારવામાં આવી છે તેના ઉપર તેઓ ઈમાન લાવે છે ને કયામત ના દિવસ પણ તેઓ પૂરેપૂરો વિશ્વાસ રાખે છે એજ લોકો પોતાના પાલનહારના આ સાં પર છે અને તેઓ જ કામયાબી મેળવનારા છે <śles> બેશ જેવો માનતા નથી યાની કે સમજ્યા છતાં માનતા નથી તું તેમને બીવરાવે કે ન બીવરાવે એ તેમના માટે બરાબર છે સરખુચ છે તેઓ હરગીસ ઈમાન લાવશે નહી તેમના દિલો ઉપર તથા તેમના કાનો ઉપર અલ્લાહેર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો છે ને તેમના માટે ઘણી મોટી સજા છે કેટલાક એવા છે જેઓ જાહેર માં કહે છે કે અમે અલ્લાહ તથા કયામત દિવસ પર ઈમાન લાવ્યા છે તેને કબૂલ કરીએ છીએ જોકે ખરું જોતા તેઓ ઈમાન લાવ્યા નથી તેઓ અલ્લાહ તથા જેઓ ઈમાન લાવ્યા છે તેમને છેતરવા માંગે છે પણ ખરો જોતા તેઓ પોતાના સિવાય બીજા કોઈ ને નથી પણ તેમને તેનું ભાન નથી એક પ્રકારનો નો રોગ છે તેથી અલ્લા તેમના તે રોગમાં વધારો કર્યો અને તેમના માટે દુખ આપતી સજા છે કારણ કે તેઓ જૂઠું બોલતા હતા જયારે તેમને કહેવામાં આવે છે કે જમીન ઉપર વેરભાવ ને દુશ્મની ફેલાવો નહીં ત્યારે તેઓ કહે છે કે અમે તો લોકો માં સિરફ સુલેહ ને શાંતિ કરાવનારા ખબરદાર બે એ જ લોકો વેરભાવ ને દુશ્મની ફેલાવનારા છે પણ તેનું તેમને ભાન નથી જયારે તેમને કહેવામાં આવે છે કે જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે તે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે ખબરદાર એ લોકો પંડે ખુદ જ મૂર્ખ છે પણ તેઓ જાણતા નથી જયારે તેઓ ઈમાન લાવનારા ઓની મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ ને જયારે એકાંત માં પોતાના શૈતાનો મળે છે યા આડે રસ્તે દોરવનારા આગેવાનો ને મળે છે ત્યારે કહે છે કે ચોક્કસ જ અમે તો તમારી સાથે છીએ અમે તો સિર તેઓ મજાક કરીએ છીએ પણ તેમની મજાક કરે છે તથા તેમને તેમના બે પણામાં બે ધર્મીપણાની આડોદાય માં આંગળાઓની જેમ ભટકતા રહેવા દે છે લોકો તે છે જેમને ખોટો રસ્તો સાચા રસ્તાના બદલે વેચાતો લીધો છે તેથી ન તો તેમના આ વેપારે તેમને નફો પહોંચાડ્યો છે અને ન તો તેઓ સાચો રસ્તો પામેલા છે મેળવેલા છે તેમનો દાખલો તે માણસ જેવો છે તેમની મિશાલ તેના જેવી છે કે જેને આગ સળગાવી પછી જયારે આગ થી ચારે બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની આંખો થી રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકાર છોડી દીધા મૂકી દીધા કે જેથી હવે તેમને કઈ પણ નથી તેઓ બેડા ગુંગા અને આંધ્રા છે તેથી તેઓ પાચા ફરશે નહીં યાની કે તેઓ ધર્મ અધર્મપણાથી સાચા રસ્તા ઉપર પાછા ફરશે નહીં તેમનો દાખલોને મિશાલ આસમાન માંથી પડતા એવા એક ધોધમાર વરસાદ અંધારુ હોય તથા અવાજ તથા વીજળી પણ કડાકા અવાજ સાંભળી મોત ના ડર પોતાના કાનો આંગળા ખોસી દે છે ને અલ્લાહ નાસ્તિકો પોતાની તાકાત થી રાખે છે સમય પાસે છે કે વીજળી ના ચમકારા તેમની આખો ની છીનવી લઈ જાય જયારે જયારે પણ તે વીજળી પ્રકાશ ને રોશની આપે છે ત્યારે ત્યારે તેમાં તેઓ ચાલી નીકળે છે અને તેમના ઉપર અંધકાર થઈ જતા તેઓ ઉભા રહી જાય છે અને જો અલ્લાહ ચાતે તો તેમની સાંભળવાની તથા જોવાની તાકાત જરૂર છીનવી લેશે બે અલ્લા દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છે લોકો તમે તમારા પાલનહારની ની કરો ઇબાદત કરો જેને તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પેદા કર્યા છે કે કદાચ ને તમે મોતકી બનો ગુના બચનારા બનો आसमान आसमान एक अने माथी पाने रोजी मैदा करते जाने जो अल्लाह न बराबरिया बना अल्लाह न शरीफ बनाव नहीं જે કુરાન અમારા બંધા ઉપર ઉતાર્યું છે તેમાં કદાચ ને તમને શંકા હોય કે તે અલ્લાહ તરફ નથી તો તેના જેવું એક ચેપ્ટર એક પ્રકરણ તમે પણ લાવો બનાવી લાવો અને અગર તમે સાચા હો તો અલ્લાહ સિવાય તમારા સાક્ષી અને ગવાહ લઈ આવો પછી જો તમે તેમ ન કરી શકો અને તમે તે કોઈ કાળે કરી શકશો નહીં તો તે આખી બીઓ કે જેનું બળતણ માંસો તથા પથ્થરો છે જે ખાસ કરીને નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે લોકોને કે જેઓ લાવ્યા છે તથા સારા કામો કર્યા છે ખુશ ખબર આપ કે તેમના માટે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે જેની નદીઓ વહે છે જયારે જયારે પણ તેમને તેમાંથી ખાવા માટે કોઈ ફળ આપવામાં આવશે ત્યારે ત્યારે તેઓ કહે છે કે આના જેવા અમને પહેલા પણ મળી ચુક્યા છે જો કે સાચી રીતે તો સેર તે દેખાવમાં તેના જેવા હતા અને તેમના માટે એ બગીચાઓમાં પવિત્ર અને પાદ બીબીઓ પણ હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેનાર છે અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતા વધારે નજીવા જીવડા નો દાખલો બયાન કરતા શરમાતો નથી પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે મિસાલ તેઓના પાલનહાર તરફથી છે તેમજ સાચી છે પણ જેઓ માનતા નથી તેઓ કહે છે કે આ દાખલા થી આ મિસાલ થી અલ્લાહ નો શો મકસદ અલ્લાહ નો શું છે પણ અલ્લાહ એવા જ દાખલાઓથી ઘણાઓને આડે રસ્તે લઈ જાય છે અને વળી ઘણાઓને તે થકી સાચા રસ્તે લઈ જાય છે અલ્લા તોડી નાખે છે અને જે વસ્તુ અલ્લા જોડવાને કહ્યું છે તેને કાપી નાખે છે અને જમીન ઉપર ફસાર કરતા રહે છે તે જ લોકો નુકસાન માં છે તમે અલ્લાહ નો ઇન્કાર કરો છો તમે જીવ વગર ના હતા ત્યારે તેને તમને જીવ આપ્યો રૂહ આપી પછી તમને મોત આપશે અને ફરી પાછા બીજી વાર તમને જીવતા કરશે પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો અલ્લાહ એ છે કે જેને જમીનની બધી વસ્તુઓ તમારા માટે પેદા કરી પછી આસમાન તરફ ધ્યાન આપ્યું પછી તેમાંથી પૂરેપૂરા સાત આસમાનો બનાવ્યા અને તે બધી વસ્તુઓ પૂરેપૂરો સંપૂર્ણ રીતે જાણનાર છે નિમણૂક ને મુકર કરીશ કે જે તે જમીન ઉપર ફસાદ ને ખૂન રજી કર્યા કરશે જોકે ખરેખર તો અમારા માંથી જ પ્રતિનિધિ બનાવવો જોઈએ કારણ કે અમે સાચા દિલ થી તારા ગુણ જાયે અને તારી પવિત્રતા પાકેશી બયાન કરીયે છીએ અલ્લા એ કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી આદમ ને બધા નામો શીખવ્યા પછી તે નામો ફરિસ્તાઓ સામે રજૂ કરતા કહ્યું કે જો તમે તમારા દાવા સાચા હો તો તે વસ્તુઓના નામોની મને ખબર આપો દરેક ઇલ્મ નો દરેક જ્ઞાન નો પૂરેપૂરો જાણનાર અને સાચા જુઠ્ઠાનો સત્ય અસત્ય નો ફેસલો કરનાર તું છે કહ્યું કે આદમ તે વસ્તુના નામો તેમજ આસમાનો તથા જમીનના છુપા ભેદો ને છુપા રહસ્યો ને જાણનાર અને જે કઈ તમે જાહેર કરો છો તથા જે કઈ તમે છુપાવી રાખો છો તેનાથી પણ હું સારી રીતે વાકેફ ને જાણકાર છું અને જ્યારે સિવાય ઇડલીસે તેને અભિમાન થી ભમન થી ઇન્કાર કર્યો અને તે ના પરમાનો માથી નો થઈ ગયો અને અમો એ હુકમા કર્યો કેદમ તું અને તારી જન્નત માં વાત કરો જન્નત માં રહો અને તેમાં જ્યાંથી પણ તમારું મન ચાહે પેટ ભરીને ખાઓ પણ આ ઝાડ પાસે જશો નહીં નહીં તો તમે જુલમદારો માંથી ના થઈ જશો અને અમે હુકમ કર્યો કે નીચે ઉતરી જાઓ તમારા માંથી કેટલાકો કેટલાકો ના દુશ્મન છે અને એક સમય સુધી જમીન પર જ તમારી જગ્યા અને જિંદગી સાધન રહેશે થોડાક વાક્યો થોડાક સેન્ટેન્સ શીખી લીધા જેથી અલ્લાહે તેની તોબા કબૂલ કરી બે શખ તે મહાન તોફા કબૂલ કરનાર ને દયા કરનાર છે જરૂર પછી જે મારી હિદાયત ને મુજબ ચાલશે હિદાયત ને ફોલો કરશે તેમને ન તો કઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ ને માયુસ થશે તેમણે અમારી આયતો નો કર્યો અમારી નિશાની નો કર્યો તથા તેમને જુઠાવી તેવો જહન છે તેઓ હંમેશ ને માટે તેમાં જ રહેનાર છે अवलादो मरी बक्षिशो ने, ने याद करो कि जे में तमने अता करी हती, आपी हती, अने किल करो मारा कॉल करार तार ने जेती करो करार ने, अने दियो तो मारा थी, લે જે તમારી પાસે છે તેની સચ્ચાઈ તથા મારી આયતો ના બદલા માં દુનિયા લાભ માટે નજીવી અને થોડી બેકદરી કિંમત મેળવો નહીં અને દીવો તો સિર્ફ મારાથી सत्य ने असत्येखो नही साचा ने जूट साथ न भेलवो सत्य जाने जो संताड़ो नही नमाज पढ़ता रहो તથા સકા આપતા રહો અને નમનારાઓ સાથે નમન કરો અથકો નો સૌ નું શ્યું તમે લોકો તો નેકી ના કામો કરવાનો હુકમ કરો છો અને પોતાને ભૂલી જાઓ છો જો કે તમે પણ કિતાબ પઢો છો શું ત્યારે તમે એટલું પણ સમજતા નથી તથા નમાઝ સકી અમારી મદદ માંગતા રહો ને બે શક તે એક ભારે કામ છે સિવાય તે લોકો ના માટે કે જેઓ નરમ છે કે જેઓ પોતાના પાલનહારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા રજૂ થવાની પાછા હાજર થવાની પૂરેપૂરી ખાતરી રાખે છે ए इराय औदोरी बखीसो ने याद करो के अदा कर याद करो के मैं तमने पूरी दुनिया उपर सरसाई ने बुलंदी आपी थी દિવસ થી બીઓ કે જે દિવસે કોઈ પણ માણસ બીજા કોઈ પણ માણસના બદલા તરીકે કોઈ પણ રીતે કામ માં આવશે નહી તેમજ કોઈની તેના માટે ભલામણ કે સફાહટ કબૂલ કરવામાં આવશે નહીં તથા કોઈ પણ જાતનો બદલો તેની પાસેથી લેવામાં આવશે નહીં ને કોઈ પણ જાતની મદદ તેમને કરવામાં આવશે નહી તે સમય યાદ કરો જયારે અમોએ તમને ફિરોનીઓના હાથ થી છુટકારો સજા કરતા હતા તથા તમારી દીકરીઓને જીતી રહેવા દેતા હતા એટલા માટે કે તેમને કનીચ બનાવે અને તેમાં તમારા પાલનહાર તરફથી તમારા માટે ઘણી મોટી પરીક્ષા હતી और समय याद करो जय अरा दरिया ने चीरी नाख्यो તેમાં તમને રસ્તો કરી આપ્યો ને તેમ કરી ને તમને ફિરોનીઓના હાથમાંથી દરિયા પાર ઉતારી છુટકારો આપ્યો ને તમારા દેખતા દેખતા ફિરોનીઓને ડુબાડી દીધા चालीस रात वायदो पर बोला गैर हाजरी मैं गाय बच्चा ने पूजवा लाग्या इबादत करने लागार તમારાથી દર્ગુજર કરી જતું કર્યું કે કદાચ તમે કરો જયારે અમુએ મૂસા ને તે કિતાબ યાની કે તરે તથા ફૂલકાન યાની કે સાચા અને જુઠા નો ફેસલો કરનાર કાનૂનો અતા કર્યા કે કદાચ ને તમે સાચા રસ્તે ચાલો وإذ قال مجال قومه يا قوم إنكم ظلمتم أنفسكم باستقادكم العجل فتوبوا إلى بائركم فتوبوا وتولو انفضن ذلكن كن نكن તે સમય ને યાદ કરો જ્યારે મૂસા પોતાની કોમ ને કહ્યું કે વાછરડા ને પૂછી ગાય ના બચ્ચાની ઈબાદત કરી હાથે કરી તમારા પોતા ઉપર દુલમ કર્યો છે હવે તમારા પેદા કરનાર ની હુજુર કરો અને તમારા જ તમારા મા ના પૂજનારાઓને કતલ કરી નાખો એ તમારા પેદા કરનાર પાસે તમારા હક માં બેટર છે પછી તમારી તોબા અલ્લા સ્વીકારી કબૂલ કરી બે શખ્સ મહાન તોબા નો કબૂલ કરનાર ને દયા કરનાર છે जय तमो कहू के अल्लाह ने अमारी आखे न ली तारा पर कोई हिस्सा ईमान लाशु नहीं, खरगिज ईमान लाशु नहीं। तर तर देखता देखता वीजली ए पकड़ी पड़ा पी अमो तमरा मौत बात तमने पाछा जीवता कह कदाच ने ते हमारो आभार ने सुखर मानो તમારા પર વાદળાનો છાંય કર્યો તથા તમારા માટે મનના તથા ઉતાર્યા રોજી અમો તમને આપી છે તેમાંથી ખુબ ખાવો પીવો ને આ છતાં તમે ઉપકાર ને એસાન માનનારા બન્યા નહીં આમ કર્યા થી તમોએ અમારું કશું બગાડ્યું નહી બલકે તમો એ પોતાના ઉપર જુલમ કર્યો તે સમય યાદ કરો જયારે અમુએ કહ્યું કે આ શહેર માં દાખલ થાવ અને તેમાંથી માફી માફી બોલતા ક્ષમા ક્ષમા બોલતા દાખલ થાવ એટલે અમે તમારા ગુના માફ કરી દઈશું અને તમારા માં જે સારા અમલ કરનારાઓ હશે તેમને જલ્દી થી પ્રગતિ અને તરકી આપીશું સરકાર जे तेमने कहवा मा तेने जुदाज बोलो बदली नाख्य अमोए जमने जुल्म करो तम आसमान महर गो कारण नाफर मरता પોતાની ખો માટે પાણી માંગ્યું ત્યારે અમોએ એ કહ્યું કે આ પથ્થર ઉપર લાકડી મારે દરેક ગિરો પોત પોતાની પીવાની જગ્યા ઓળખી કાઢી પછી અમો હુકમ કર્યો કે અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ ને પીવો ને ફિટનાખોર બની ઝગડાડું બની જમીન ઉપર બુરાઈ કરતા ફરો નહીં દોઆ કર કે જમીન માંથી જે જે વસ્તુ પેદા થાય છે જેવી કે શાકભાજી કાકડી ઘઉ મસૂર ડુંગળી વગેરે અમારા માટે પણ પેદા કરે મૂસા એ કહ્યું કે શું તમે વસ્તુઓ સાધારણ વસ્તુ મળશે અને તેમના ઉપર આ નીચાપણું હિણપત અને ગરીબાઈ કંગાલિયત આવી પડી અને તેમને હાથે કરીને પોતા ઉપર અલ્લાહ નો ગઝબ અને અલ્લાહની નિશાનીઓનો તેઓ ઇન્કાર કરતા હતા વગર ના કતલ કરી નાખતા હતા હોલી એટલા માટે કે તેઓ ના ફરમાની કરતા હતા અને હદ થી વધારે અત્યાચાર અને જુલમ કરતા હતા બે ઇમાન લાવ્યા છે અને જેઓ યહૂદીઓ તથા કયામત ના દિવસ પર ઈમાન લાવશે તથા સારા કામ કરશે તો તેનો બદલો તેમના માટે તેમના પાલનહાર પાસે હશે જ અને તેમને ન તો કઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે તે સમય યાદ કરો જયારે અમુએ તમારી પાસેથી વચન લીધું તથા સીના પહાડ તમારા માથા ઉપર ઊંચકી ધરી રાખ્યો ને હુકમ કર્યો જે કઈ તો હુકમો અમુએ તમને આપ્યા છે તેને મજબૂતી થી રહો પકડી રાખો અને જે તેમાં છે તે ધ્યાન માં રાખો કે કદાચ તમે પરહેજગાર બનો મુકી બનો to આ પછી પણ તમે ફરી ગયા પણ જો અલ્લાહની મહેરબાની તથા તેની દયા તમારા ઉપર ન હોત તો તમે ચોક્કસ નુકસાન ઉઠાવનારાઓ માછી ના થઈ જતે શનિવાર ના દિવસે શિકાર ન કરવાના હુકમ ની ખિલાફવર્જી કરવાના કારણે તેનાથી હજ બહાર ગયા તેમની શું હાલત થઈ તે તમે ચોક્કસ જાણી ચુક્યા છો આથી અમુએ તેમને કહ્યું કે તમે બે ઇજ્જત થતા વાંદરા બની જાઓ ચી નય જઈ પછી અમો આ બનાવ તે તેમના સાથીઓ તથા તેમની પાછળ આવનારાઓ માટે ધારૂપ ને પરેશકારો માટે મૃતકીઓ માટે શિખામણ રૂપ બનાવ્યો યાની કે બોધપાઠ સબક લેતો બનાવ્યો તે સમય ને યાદ કરો જયારે મૂસા એ પોતાની કોમ ને કહ્યું કે બેલા તમને એક ગાયબા કરવાનો હુકમ કરે છે ત્યારે તેઓ કહ્યું કે શું તું અમારી મજકરી કરે છે મૂસા કહ્યું કે અલ્લાહ ના કરે કે હું જાહેરો માંથી જાઉ અજ્ઞાની માંથી નો થઇ તેઓએ કહ્યું કે તું તારા પાલનહાર ને અમારા માટે વિનંતી કર કે તે ગાય કેવી છે તે ખુલાસા કે બેલાહ કહે છે કે તે એક ગાય છે જે નથી ઘરડી કે નથી જુવાન પણ બે ની વચ્ચે ની છે તમને જે હુકમ આપવામાં આવે છે તેનું પાલન કરો પાછું કહ્યું કે તારા કર કે તેનો રંગ કેવો છે કલર કેવો છે તે અમુને સાફ સાફ જણાવી દે મુસા કહ્યું કે બેશક અલ્લાહ કહે છે કે તે ગાય એવા ઘેરા પીળા રંગ છે કે ચોનારા ખુશ કરી નાખે કે તે ખુલાસા થી બયાન કરે કે તે ગાય કેવી છે બેસક તે ગાય ઓળખી કાઢવા માં અમે શંકા છીએ ને જો અલ્લાહ ચાશે તો અમે જરૂર સાચા રસ્તા ઉપર આવી જઈશું અલ્લા કહે છે કે તે ગાય એવી છે કે જેને જમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી લગાડી ના હોય તેમજ ખાપડ વગરની હોય આથી તેઓ બોલ્યા હવે તે ઠીક ઠીક જણાવ્યું પછી તેમણે તે ગાય ને દગા કરી જોકે તેઓ આ કામ કરશે એવી આશા ન હતી ने ते समय ने याद करो जारे तमो एक शख्स ने मारी नाखी खूनी ना, खुनी ना। बाबते ते मतभेद क्यों ने संताता कई ते तो अल्लाह जाहिर करना પછી અમો કહ્યું કે આ શપ પર મારો મૂળ ધાર પર મારો તેમ કરતા તે પાછી ચીતી થઇ ગઈ એવી રીતે અલ્લાહ મોત પામેલા પાછા ચિંતા કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચ ને તમે સમજો और इन છેવટે તે પથ્થર જેવા સખત થયા અથવા તે પણ વધારે સખત ને કઠણ ને બેશક પથ્થરો માંથી કેટલાક એવા હોય છે કે જેમાંથી પાણી ઝરણા ફૂટી નીકળે છે ને બેશક તેમાંથી કેટલાક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પણ પાણી નીકળે છે ને બેશક શક તેમાંથી કેટલાક એવા પણ હોય છે કે અલ્લાહ ના ડર થી ગભરી પડે છે અને તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી મુસલમાનો શું તમારી એવી ઈચ્છા છે કે તેઓ તમારું માને જયારે તેઓ માંથી નું એક ટોળું ને ગીરો એવું પણ છે કે તે અલ્લાહ નો બોલ સાંભળે છે પછી તેઓ તેને સમજી ચુક્યા બાદ પણ જાણી જોઈ ને તેમાં ફેરફાર કરી નાખે છે જયારે તેઓ મોમીનો સાથે મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ પણ જયારે એકાંતલા આપસ માં મળે છે ત્યારે કહે છે કે વાતો કહી દો છો કે જે અલ્લા તમને જણાવી દીધી છે કે જેથી તેઓ તમારા પાલનહાર ની હુજુર માં એજ તમારા ઉપર દલીલો કાયમ કરે શું તમે એટલું પણ સમજતા નથી તેઓ નથી જાણતા કે તેઓ જે કઈ સંતાડે છે તથા જે કઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે તેઓ માથી કેટલાક એવા અભાવને જાહેર છે કે જેઓ કિતાબ ને સમજતા નથી તો સમજતા નથી પણ આ કે તેની ઈચ્છાઓ મુજબ છે અને આ તેઓની સીરફ એક અટકળ છે અફસોસ છે તેમના માટે જેવો પોતાના જ હાથે લખે છે કે આ અલ્લા તરફી શકે યા થોડી કિંમત માં પોતાના સ્વાસ્થ માટે વેચી શકે ઓલી અફસોસ તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમની તે વસ્તુ માટે કે જે તેઓ કમાય છે कहे कहे थे के अमने तो गण्या आग कोई कारे नहीं ए रसूल अल्लाह पोता वचन खिलाफ वचन विरुद्ध कदीप वर्खसे नही अथवा शू ते जा समझ वगर अल्लाह विरुद्ध बात घड़ी का બનાવી કાઢો છો દરમી ચી અચું આહા પી પૂ દઉિ પૂ હા જે કોઈ ખરાબ કમાઈ કરી અને તેને તેના ગુનાહો એ ઘરી લીધો તો તેઓ જહન વાસીઓ છે જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે જેઓ ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે નેક અમાલો કરે છે તેઓ જન્નત વાસીઓ છે જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે સમય ને યાદ કરો જયારે અમુએ ઈસરાયલ ની અવલાદો પાસેથી વચન લીધું રહેશો ને સગાવાલા તથા યતીમો અનાથો અને આધાર વગર નાસ્કીનો સાથે પણ ને લોકો સાથે વિલેખ થી વાત કરો નમાઝ પડતા રહો સતા સકા રહો પણ પાછળથી તમારા માના થોડાકો સિવાય બધા જ ફરી ગયા અને તમે મોઢું પહેરવો એ વાત